સુધાત્મા કારણે એવું એવું બને એવું લાગે છે નહી તો દોડધામ કરી આત્મા એ જુદો છે એ જુદો છે એનો વ્યવહાર જુદો છે એનો વ્યવહાર જુદો છે આત્મા સ્વાભાવિક રીતે ચાલે છે તે છે તો લાગવા માં ફેર છે ત્યાં સુધી તો વ્યવસ્થિત નથી એજ્ઞાનતા અજ્ઞાનતા છે જ્યાં સુધી સુધાર પાસે થયો ત્યાં સુધી તો વ્યવસ્થિત આપ્યું પુરુષ થયા પછી પુરુષ સ્વતંત્ર છે પણ તે પેહલા પોતે પોતે ખરી તો અંદર પણ તો એના આધીન રહેવું જ પડે ને તો એ સાચી ચારિત્ર બો અપાશે પેલો દર્શન બો ગયા પછી દર્શન બો ઓછો થતો જાય ચારિત્ર બોસે આપણે એ તો આજ્ઞાપ આવે ને સંભવ નિકાલ કર્યો એટલે ચારિત્રો એવડે અંદર ચારિત્ર બો નું રહેતું જ નથી ચારિત્રમો તો લાખ વર્ષે ના જાય ઝાડના ઠૂઠા જ એવું થઈ જવાનું કેવું ઝાડ નું ઠુઠું હોય ને વરસાદ વગરનું પાણી વગર કેવું થઈ જાય તારે દાડો વરે ચારિત્રમો ને આપણે એને શું કહે છે ડિસ્ચાર્જ દસંગો ને ચાર્જ કે છે ચારસો બંધ આપડે એમ એમ છે આના ડિસ્ચાર્જ એમને સ્વાભાવિક થઈ ગયો બઉ મોટું કાર્ય કોને બાકીના કસાય બાકીના કસાયો રહે તે હા આ દુનિયા માં જેટલું જેટલું દેખાય છે બધું જ કાર્યક્રમો જેટલું ક્રિયાઓ મોહ કયો આ ચારિત્રમો આ દર્શન મો એ જુદી વસ્તુ દર્શન મો એ જડે નહિ આ બધું ચારિત્રમો જ છે દાખલો આપું છું ખરેખર એનો અર્થ એવો ના થાય સમજો ને પેપર લખવું એ વાળ આપશે તેના ઉપર પેલા પરિણામ આવ્યું કેવાય શું કેવાય એવું લખ્યું એવું પરિણામ આવે પરિણામ કરવાની જરૂર હોય તો નોર્માલિટી આવે નઈ નોર્માલિટી આવે ને ત્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી પ્રાપ્ત થયું હોય ઉડી જાય ની પર જેવા થઈ જશે ચોખાઈ આવી અત્યારે જ એ થઈ જવાનું આવતો બધું કહેવાનું અત્યારે અત્યારે આવતો રિઝલ્ટ છે શું છે અત્યારે આ પેપર લખી રહ્યું છે એના પરથી માર ત્યાં પરિણામ તમને કેમ આવતી બેસી ગયા નહી એમને એમના પ્રશ્નો ભાવના હોય તો પછી કલ્યાણ જ થશે એનું ફર આવે ચારિત્ર મો તો ખરોજ નઈ કેમ ફરી માગો છો કેમ નહી કહેતા કાયદે કાયદી ના કરે નઈ આજ્ઞા માં ખાનાર ખાય છે તમે આજ્ઞામાં શું કહીએ ખાનાર ખાય છે તમે શો છો તમે જ્ઞાતા દ્રષ્ટા મૂળ સમય જ્ઞાતા દ્રષ્ટા વીર સમય આજ્ઞા માં બધા માણસો જે વર્તન કરે છે ને એ બધો જ ચારિત્ર વર્તન કરે છે ને એ બધો આજે સાધુ આચાર્ય વર્તન કરે છે એ બધું ચારિત્ર શાસ્ત્રો એમ લખ્યું છે કે જે કસાયો થી જે કઈ વર્તન થાય છે એને ચારિત્ર મો કહેવાય છે કસાયો થી જે વર્તન થાય એને ચારિત્ર મો જે વર્તન થાય તેને ચારિત્ર મો આ જેટલું હું કઉ છું ને તે જ કસાયો નું વર્તન છે કસાય ની બહાર એક મિનિટ પણ કોઈ હોય નહીં ને આ જેટલું વર્તન છે બધું જ કસાયો વર્તન છે ચારિત્રમો નો ભાગ ક્યારે પડે છે દર્શન મોહ જે ઉપસમ થાય તો ચારિત્ર મોહ ભાગ પડે નઈ તો પછી આ મોહજ કહેવાય છે શું કહેવાય આમ ચારિત્ર મોહ ના આમ જ મોહક કહેવાય છે પણ દર્શન મો છૂટું પડ્યું હોય તો ચારિત્ર મોહ છે આજ્ઞા જેવી પાવે એટલું ફરમ જેટલી આજ્ઞા પણ પીરાઈને પાછી માગી લે એમ કહે છે અઘરું લાગે છે આપડે હોય બે હંટર મારવા કયા હોય તો મને કોઈ દુઃખ થઈ જાય એવું બોલાયાર હડાતો હોય તે ચારિત્રમો અને કોઈક પાંચ વાગે ઉગતો હોય તે ચારિત્રમો એવું ચારિત્ર મો શું કે છે ભગવાન એક બધું ચારિત્રમો પેલા ને વાલું ઉઠવાનો મોહ છે પેલા ને મો ઉઠવાનો મોહ છે બે છે પેલા દોન કલા ના મો થાય છે કોઈ પણ પ્રકારના મોહ છે એટલે ભ્રાંતિ ભ્રાંતિ દર્શન મો ભ્રાંતિ છે દર્શન મો મોહ દેખાય ને સંસારમાં રહેતા એટલે ચારિત્ર તો હોય જ ને એ ચારિત્ર મોહુ કે જેવો તેવો ભારે ચારિત્ર મો છે શ્રમિક માર્ગ માં ચારિત્ર મો તમને સમજાયું તારી તો બસ હવે ક્યાં ને કે છો દ્ચય માં થયું ને નિશ્ચય માં આવ્યા પછી જે બને તે ચારિત્રમો કેવાય ને નિશ્ચય ના આવે તે પેલા જે બને તેનો ચારિત્રમો ના કહેવાય ને નિશ્ચય એટલે પોતે સુધાર છે એવું એને જાણ્યું પછી જે બને એ ચારિત્ર મો કહેવાય ને એવું શું કયો ના થયું હોય ત્યાં ચારિત્ર મોહ જ આખો આખો મોહ આખો મોહ એનો ભાગ ક્યારે પડે દર્શન બો થઇ જાય દર્શન બહુ ઉત્તમ ત્યાર પછી રહ્યું શું કે આ કયો મોહ રહ્યો કે ચારિત્ર મો જ્ઞાન લીધું છે દાદા પણ એમ ઈર્તન જ ના મોહ ઉત્પન્ન થાય છે અમે કઈ ચારિત્ર મો છે તકે ચારિત્ર મો છે એનાથી જાય સર સંભાવે નિકાલ કરવાથી સારી કોઈ ફાયલો થઈ રહ્યું છે મારે ભરવું જ ના પડે એવું મેં જ્ઞાન આપ્યું છે હા જ્ઞાન જ એમને વળ્યા કરે જ્ઞાન ગોઠવું એવી નથી પલભાર જ્ઞાન જ આ જેટલું વર્તન બધું થઈ રહ્યું છે બધો જ કાર્યક્રમો કાર્યક્રમો હતો કાર્યક્રમો એ સંભાળવા નિકાલ કર્યો મને શું કઉ છુ વર્તન બો કેવું જેટલું વર્તન વાત પણ છે પણ શીખવાડતું છે એ ચારિત્રમો એમનો કે નક્કી થઈ ગયો વાંદરો આવું જૂક છે આવું આવું દાત્યા કરશે આવું બધું કરશે પૂછલી ઊંચી કરશે કુક છે કુદ છે ને ચારિત્રો બધું બચાવ છે આપણા ઉપર માસ્ત રાખવા પડે જય સત્ય બો ની તમે કશું બોલીએ નહી દસણ બદલાઈ જાય કેવું કયા નું ફળ આવે આપડે મનુષ્ય બધા વિશેષ બુદ્ધિ હોત તો બધાની કોટો જુદી હોત બધું જાત એની હોય એમના કાક રચા થાય અમને એટલા દેખા છે ભગવાને કહ્યું કે અભૂત થઈ જાવ કે છે અભૂત થઈ જાય બુદ્ધિ વધી તેથી મોહ કે દર્શન ઉત્સમ થયેલો હોય ગયા પછી નઈ પણ ઉત્સમ થયેલો હોય નઈ ત્યાંથી એ ચારી દસમ મો થયેલો છે ને તે ચારિત્ર હોય તો ચારિત્ર કેવાય છે વ્યવહાર ચારિત્રહિત્ર લોકો એક્સેપ્ટ કરે એવી વાત વ્યવહાર લોકો કબૂલ કરે તે વાત ચારિત્રો ક્યારે કબૂલ કરે લોકો ચારિત્ર ક્યારે કબૂલ કરે વ્યવહાર ચારિત્ર આચાર્ય એ સાધુ તરીકે કોઈ ભૂલ કાર ના હોય એમનામાં શું તારે એમના ચારિત્ર કેવાય સંસારી લોકો ભૂલ ના ખરી કાઢે બુદ્ધિશાળી લોકો ક્યાંય ભૂલ ના ખરી કરે ચારિત બધો કપાસ છે સાધુ આચાર્યો નો યાદ કર્યો તો બધું કરતા હતા પણ પેલા પ્રોજમાન માં આયોગ ના ગયા પછી ભગવાન શું નામ પાડ્યું વ્યવહાર ચારિત્ર લોકો માન્ય કરે એટલે લૌકિક ચારિત્ર થાય ના લોકો માન્ય કરે એટલે પૂજ્ય બધા લોકોને એમ લાગે કે ચારિત્ર બધું ઊંચું છે ત્યારે ક્રોધમાન માં પણ કેવું હોય પોતાને પોતાને બીજા કોઈ ના નરે પ્રત્યાખ્યાન વસ્તુમાં આને આપડે ચારિત્ર કહી શકીએ શું કયું સારી કોને કેવાય મારા બહાર કોઈ ખબર ના જો એટલી દશા હોય એટલું ફોર્મસ ફર્મસ એટલું હોય નોર્માલિટી ત્યારે એક્સ થાય